ભાઈ પૂછે છે કે આપડે જે મંદિર બંધાવાનું છે એમાં ત્રણ મૂર્તિઓ જુદી જુદી મૂકવાના છો એકનું એક જ છે આ તો જુદું હતું દર્શન બધા ને કરવાનું શું વાંધો કૃષ્ણ ભગવાન એકલા માં પણ દર્શન બધા ને કરવા વાંધો ખરો કલ્યાણ થઈ જાય આ તો કલ્યાણ થયેલું થયું એકતા ઈષ્ટેવ હોય વધારે સતીશ્રી હોય પોતાના ધણી નામમ કરે બીજાને આમમ કરે પણ તમે સમજિ ના બીજા અત્યારે કોઈ એવો જીવ છે કે માનો કે ખાંસો માં દૂર કઈ બનવાનું હોય એની એમને ખબર પડે અત્યારે કોઈ છે ભાઈ પૂછે છે એ પોતાને અત્યારે સૌથી જ્ઞાન વાળું હોય છે ધર્મિશ ના હોય તો ધર્મેશ ના હોય તો એ હોય હોય મહત્વની જોઈ શકતો અમુક હદુ જોઈ શકે તે જોઈ શકે એ તો ધર્મિષ્ઠે જોઈ જઈશું પેલા ધર્મી જ જોઈ શકે અમુક નિયમો પાડનાર આપડો ધંધો ચાલતો હોય તેની હરીફાઈ થાય તો ત્યાં શું કરવું આપડો ધંધો ચાલતો હોય અને એમાં કોઈ સામે હરીફાઈ ઉભી થાય વધારે આપડે દુકાન કાઢીએ બજારમાં ના કાઢી કાઢીએ તો ના ચાલે એટલે બજાર માં હોય તો એન કાર્ડ બી એના નહિ જૂનો કાર્ડ નાખો જૂનો કાર્ડ નાખો આ બજારની દુકાન હોય કે મો બજાર હોય બધી દુકાન હોય તો આ કે બહુ મોટી પાગડી આપી પડે છે કે કે એ અહીં દુકાન કરે છે ને અહીંયા કોઈ મત પર કે લોકો બજારમાં જ લોકો ને આવતા કે કે ભાઈ બજારમાં જવાની છે લોકો ને એટલે હરીભાઈ તો જ આવે તો કે છે હા ને તે પછી પૂછવાનું બળદ છે તો વાપરીએ તો બળદ બરાબર જીવાતો ખુબ મારવી પડે તો કે આ બધા નું પાક થાય પ્રતિકોણ કરવા છે પ્રતિકોણ કરવા છે ભાઈ એમ કે રમેશભાઈ કે આમાં ભૂલ કોઈ છાટતું નથી કોઈ ભૂલ છાટતું નથી ભગવાન ની ક્ષમા માંગે મારે કરવું નથી આવ્યો છે મારે કરવું પડે છે માફે વાવું છે દર 15 દિવસથી માયાજ કરરા કે દવા નો ડોઝ 15 દિવસ ડ્રાઈન પછી છાજે પડતી 15 15 દાડે દવા છાટવી પડે તો 15 15 દાડે આવી માફી માંગવાની એમ એટલે વઘાડી પડતો ગુનો કરી એટલા વખત દવા નહી એ એટલે એ તો મનમાં નારા પડે તો માફી માંગવા આપલા મતલબ તો રોજ ઓ ઓ વખત માફી માંગવા હા સો સો એક એક ધંધો એવો છે એટલે જમા ક્યારે એવું કરી આક્રમણ એવી ભાવના ત્યાં જંતુ જ ના પડે અને એમને મારવાની અમારે ફરજ ના પડે તો એના મૂલ્ય ઘટે ખરું જંતુઓનું અમે એવી ભાવના કરીએ કે બધા શિકાર કરીએ ને હરિણા ની એવી ભાવના હોય કે આ લોકો ધનબેદી મનુષ્ય ચાલે તો ગઈ ચીજ હોય તેમાં બે ચીનવું છે કે આ બધા વસ્તુ બધી જરા ઘર પણ હોય છે પછી પેલા જે કપાસ એની દવા છતી આપડા લોકો ચક્કર કરીને પછી લાબો લાબો ભાવ લેવા ગયા બધું લાબો લાય લાય લાગી તે ખેડૂતો અનાજ પકવે લોકો ને પછી એને કે છે એજ થઈ <laughs> बस जय जाए जय करके पूछ रहे हैं सूर्य का स्थान बारीक 86 सीआरला ईश्वर में नजर बस हम भी जाना वहीनो प्रश्न है કર્મ યોગ દ્વારા ભક્તિ કે ભક્તિ કર્મ ભગવાન સાઈ જે કરે ભક્તિ કેવાય અને કર્મ છતાં સંસાર સાઈ નીકળે સંસાર કહેવાય ભક્તિ ભગવાન સાહેબ નીકળે તો ભક્તિ કેરાય એક જ છે એમાં કર્મ ભક્તિ એટલે આતરણ જાણે આચરણ આવે એમાં ભક્તિનો અર્થ જ નહીં એટલે જેટલું જાણે એટલું આચરણ એટલે જ્ઞાન જેટલું આવે એટલી ભક્તિ એને દરેક ના ગજા પ્રમાણે ભક્તિ ભાઈ મુદ્ધિમ ના જ્ઞાન પ્રમાણ હોય આપડા જાણવા માં આવે તો ભક્તિ હોય આપડામીન ની ભક્તિ લોકોને ખેતી કરે તો સારી ભક્તિ હોય અને જેમ ની અંદર ભક્તિ હોય એનું ધ્યાન એમાં ને એમાં રહ્યા કરે પણ તે ગોઠવેલું હોવું જોઈએ વાળું કામ સફળ ના થાય છ કલાક નાખ્યા બે કલાક ના થાય ચોખ્ખું થઈ જાય નથી દહી રહેતું નથી દૂધ રહેતું નથી દુધપ્રાક થતો નથી ચીક થતો રખડી મુખ્ય ધર્મો બે પ્રકારના હોય ધર્મો એક નિરંતર પરમાનંદ માં રાખે એવો ધર્મ આનંદ માં રાખે મસ્તી મસ્તી વિકલ્પી ધર્મ હોય મસ્તી અને નિર્વિકલ્પી ધર્મ આનંદ માં રાખે ધર્મ એટલે શું કે મન મસ્તી મન મસ્તી માં આઈ જાય જોડે બધી ઉતરી જાય અને પછી બુમાવુમાય કરે અત્યાર બધી જે જાણેલ જ્ઞાન છે ને એમાં એક અક્ષરય સાચું નથી एक अक्षर ही कह आर सा लौकिक जानेलू अलौकिक जानवाई अपने समझ पड़े अलौकिक अलौकिक जान मे नी लौकिक बदलू साधु सतौक जाधु सत अलौकिक कश्यू ना जाने गमे मोटे आचार्य अलौकिक कश्यू ना जाने જ્ઞાની પુરુષ કોઈનું કામ જ નહીં અને જ્ઞાની પુરુષો બધા હિન્દુસ્તાન નીકળે જ્ઞાની પુરુષ બુદ્ધિ વગર બુદ્ધિ વગાણિ ના હોય કામ લાગે બાકી એક ચડે એવા જ્ઞાનીઓ છે એટલે બધા સંતોષ શીખવાડે ભગવાન આ દુનિયા બનાયુ ભગવાન કરાતા હોય બધી વાતો કરે લોકો મજા આવે બિચારા કે આપણે ચલાવીએ છીએ નઈ મૂકી જતું નથી ભગવાન તો આપડે જ ચલાવીએ એટલે વર્ક વર્ક ને વર્ક ભગવાન ને તો ભગવાન તો સારો છે કોને બનાવ્યું છે આ દુનિયા તમને શું લાગે ઉગાડું કરીએ નઈ કારણ કે નુકસાન થાય શ્રદ્ધા હોય ને તૂટી જાય જૂની શ્રદ્ધા હોય એટલા માટે ઉગાડું ના કરીએ એમ પણ એ પૂછે વધુ નથી એમને તો અમે ઉગાડું કરીએ તમને તમારી જૂની શ્રદ્ધા ના તૂટી જતી હોય બધું ઉગાડું કરીએ તમારી ના તૂટી આજનો ભણેલો જવાન એવો છે જવાની કે તૂટે નહીં સદ્ધા એ વાત પેલા તૂટી ગયેલી છે ભગવાન ક્યાં બનાવી નથી ત્યારે પછી ભાઈના સાયન્ટિસ્ટ પૂછતા હતા મને કે અમારે ક્રાઇસ કે છે ગોડ ઇઝ ક્રિએટર ને એક અબજ માણસ માની બધા માણસ છે બરાબર છે પણ ખરેખર ગોડ ઇઝ ક્રિએટેડ કરે ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ વાસ્તિક એટલે તેમ વાસ્તિક બધું જ વાર્સ્તિક બધું જ છે એ તમારા વ્યૂ પોઈન્ટથી ભગવાન બધા આવ્યું એમ લોકો કે દ્રષ્ટિ બિંદુ બની એક જાતનું એને જયારે ભ્રાંતિ કહેવાય છે ભ્રાંતિમય જ્ઞાન એનાથી ભગવાન તો આ જગત કશું જ એને કર્યું નથી ભગવાન પોતે રહ્યા છે તમને મારી વચ્ચે ઘણા જીવ નાના વાંક થી ના દેખાય દુર્મીથી ના દેખાય નાના જીવો અને મેં પોતે ભગવાન રહેલા છે ભગવાન કશું જ કરતા નથી પ્રકાશ આ બધું પ્રકાશ પ્રકાશ એ પ્રકાશ નો આનંદ નો ઉપયોગ થાય અને પ્રકાશ નો દુરુપયોગ કરો દુઃખ કરી થિયરી છે આખી તમે જેવું કરો એવું ભોગવો એ જાતે વાય મજ મોટી વાય હોય છે તેમાં આપડે બોલીએ કે તું ચોર છે તો વાયુ કે છે આપણે ગમતું હોય એવું બોલવું હોય જોઈતું હોય તો લોકોને સુખ આપવા જીવ માત્ર ને આપો અને દુઃખ જોઈ તો જીવ આપો બે બે વસ્તુ સમજવાની છે અને સુખ ને દુઃખ બંને મુક્તિ કેવાય સંસારમાં રહેવા છતાં છોડીઓ પહેરવા છતાં છોકરા પહેરાવ્યા છતાં લોકો વ્યવહાર કરવા છતાંય પણ સંસાર અડે નહિ એને મુક્તિ કેવાય એમ નિર્વિકલ્પ લોકોનું એટલું ડેવલપમેન્ટ નથી એટલે જે છે એ બરોબર છે માસ્તરે બરોબર છે અને શિષ્યો બરોબર છે આ તો કોક કરો પુરુષ હોય નાની પુરુષ હોતા નથી કોઈ કાળે ચિંતા થાય તો જ્ઞાની મળ્યા નથી કે પૂજ્ય બધું પૂછાય જે પ્રશ્ન પૂછવે છે ભગવાન ની ભક્તિ હોય ને કયા ભગવાન ની ભક્તિ ભગવાન છે મોક્ષ તો કોઈ કયું ભગવાન આપે નહી ભગવાન રૂબરૂ હોય પ્રત્યક્ષ હોય તો આપે શું કહ્યું પ્રત્યક્ષ પુરુષ હોય મોક્ષ આપેલી કોઈ મોક્ષ આપે મોક્ષ પ્રત્યક્ષ થાય તો થાય ને પ્રત્યક્ષ પરોક્ષ માં મોક્ષ ના થાય અને મોક્ષ શું કરવા છે ગમતું નથી કંટાળો જ આવતો હે લક્ષ્મી ઉપર કંટાળો આવતો હોય સ્ત્રી લેખી ને કંટાળો આવતો હોય બધામાં કંટાળો આવતો હોય ત્યાં ને મોક્ષ આગળ ત્યાંનું રિઝર્વેશન હોય બધા મોક્ષ જોઈતો હોય અને સંસાર ના ગમતો હોય ભય ના ગમતો હોય તો મારી પાસે આવું ગમતું હોય તો બધી આવવાની જરૂર વધારે સારું ગમે ભક્તિ કેતા દેખાડો હું તમે આ બધી પગતીઓ કરો છો નઈ એ તો ટિકિટ ખુદા પગચી સાઠીઓ કરો નહીં મુસાફરી શું કામતા ભાઈ લાગુ કે છો ઘરમાં કોઈ કેટલા બધા વચ્ચે કોઈ કેટલા બધા વચ્ચે કે ભય નથી લાગતો તે અજ્ઞાનતા છે શું કહ્યું નિરંતર ભય લાગે પણ એટલી અજ્ઞાનતા તારે નથી લાગતો ભાઈ ચિંતા કરવી પડતી પણ બાર સગવડ મળી આવું બધું જગત છે પહેલેથી તૈયાર થયેલું છે કોઈ બે ગાર ભળી જાય ને ચોપડે ના જોઈ રહ્યો છે આપડે કયો રસ્તો તમને ઠીક લાગે રસ્તો કરવા હું તમને રસ્તો બેવું કરી આપું તમને ઠીક લાગે એ કરવાનો તમારે હું તમને કઈ બે તમને આપી એટલે તમારા ચોપડા બધું કઈ આ ભાવમાં કશું એને કશું નામ ના દીધું હોય તો જાણવું કે આગલા ચોપડા નો છે માટે ધને કહી દેવું બેગલા અને એને કઈ